બેઠા બેઠા વાર્તા સાંભળે છે પ્રેક્ષા છે અરે વાહ ભાઈ હું છું વાર્તા કહેનારો બાળકો તમને બધાને બકરીનું નાનકુડું એવું બચ્ચું ગમે ને કેવું નાનું નાનું સુંવાળું સુંવાળું ને રમતિયાળ હોય કાં હું નાનો હતો ને ત્યારે તો ભાઈ બકરીના બચ્ચાને બહુ રમાડતો હો ચાલો ચાલો કૃતજ્ઞ ભાઈ કર્ણદેવ ભાઈ આજે હું તમને બધાને બકરીનું બચ્ચું અને શિયાળની વાર્તા કહું ધ્યાનથી સાંભળજો હોપડીને એક બકરીએ પોતાનું ઘર બનાવી લીધું આ બકરી અને એનું નાનું નાનું બચ્ચું એ ઝૂંપડીમાં રહેવા લાગ્યા એક દિવસ એ બકરીને વનમાં ઘાસ ચરવા માટે જવું હતું એટલે એણે પોતાના બચ્ચાને કહ્યું બેટા હું બહાર જાઉં એટલે તું આ ઝુંપડીનું બારણું અંદરથી બંધ કરી દેજે હો હું ન હોઉં અને કોઈ જો આવે તો બારણું ના ખોલીશ અને હું જ્યાં સુધી પાછી ન આવું ત્યાં સુધી આ ઝુંપડીની બહાર નહીં નીકળવાનું આટલું કહી ને બકરી તો ભાઈ વનમાં ઘાસ ચરવા ચાલી નીકળી પણ આ ઝૂંપડીની પાસે જ રહેલા એક ઝાડની પાછળ એક શિયાળ છુપાઈ બકરી અને એના બચ્ચાની આ બધી વાતો સાંભળતું હતું ભાઈ આ શિયાળે બકરીની આ વાત સાંભળી હતી એટલે એને એક વિચાર સુજો जयरे बकरी वन में दूर जती रही तारी झूपी गोरीव अवाज काढ़ी नकल कर शरीव अवाज कर बकर बच्चा ने बुद्धू बना एनो शिकार करने मांग એને તો ખાઈ જવા માંગતો હતો પણ બકરીનું આ બચ્ચું તો આપણા જીયાબેન હોશિયાર હતું એને તો તરત જ શંકા ગઈ કે હજી તો મારી માં બકરી હમણાં જ ઘાસ ચરવા બહાર ગઈ છે અને તે આમ ઘડીક પાછી કેવી રીતે આવી ગઈ હમ અને આ અવાજ પણ કઈ મારી માં જેવો તો નથી જ લાગતો નક્કી કોક બીજું જોઈએ અને ધ્યાનથી ઝીણી આખો કરીને જોયું તો એક મોટા મોટા દાંત વાળો એક શિયાળ લાળ ટપકાવતો ભૂખો થઈને ઉભો હતો પણ તરત જ ભાઈ આપણા બકરીના બચ્ચાને એક સરસ મજાનો ચતુર વિચાર આવ્યો એટલે શિયાળ ને ખીજાઈને ઊંચા અવાજે કીધું ભાગી જ પાગી ભાઈ શિયાળ ને તો સમજમાં કે હમણાં એણે પોતાની આંખે આ ઝુંપડીની બહાર વનમાં દૂર દૂર જતા બકરીને જોઈ હતી પણ એ બધીનું બચ્ચું એની પોતાની બહાદુરીને કારણે બચી ગયું હોય તો બાળદોસ્તો માતા પિતાની વાતો જે બાળકો માને એ બધા कोई पण मुसीबतों नो सामनो करी समझाने कबीर भाई हा आ, मजा आवी। तो चलो आती का बधाने बीजी वार्ता कहीजो